એમાં ઘડીને બનાવે નાના વાલ રાઈડ થઈ ગયો કે હવે આજે ત્યાં દુકાને કેવું પડે આજ બહુ ભટકીને શું કાઢવામાં એવું કેવું આપડે શું કર્યું કેવું કેવું આપડે એટલે આપડે કેવું આપડે બધું ભટકી ના આવ્યો થાક્યા લાગતો નથી ભલે ટિકિટ ટીકી લેવાય નઈ ને મળ્યો હવે દાદા ને યાદ રહેવાટક પટેક કર્યા કર્યા બધું ટિકિટ ના લેવા લોકો ભટકી ચાલે અમુક વખતે એનું ઠેકાણ આવી જાય હોય એટલું જતો ફરવા એટલું ફર કે જેટલું લખેલું હોય ટાઈપ થયેલું હોય પછી વધારે ભરાય નથી એના જેટલું દાદા મુકુલભાઈ નું હોય એ ભટકતું હોય એમાં શુદ્ધાર્થ માધો તો શું વાંધો હા હેરાન કરેલો હા એ હેરાન કરે છે ગોદા મારે હા ગોદા મારે બરાબર નાતા માં હેરાન કરે આપણે કરવાના તો છે નહી પણ મનમાં એવું થાય બીજું કઈ નુકસાન તો ના કરે બરાબર પણ એવું થવું જોઈએ ના તો ના જમપવા દે જગત તો કોઈને જમવા દીધે ભગવાન ભમ્યા કરતું હોય છે મન હા તો એમાંથી છુટકારો એ મળે ના એના છૂટકો નહિ કામ એટલું રહે છે નઈ એ કામ પૂરું થઈ જાય તો જ કામ તો પૂરા કરવા પડશે નઈ કામ તો ફાયદો છે એ ફાઈલો નીચે પડે શું કહ્યું તમારે કામ પૂરું કરવું પડે અમારા લુકડા તમારે તો અમારા લુગડા ધોધો કરવાના છે હા એવું બેઠા બેઠા જોઈએ ધોપીઓ બેન પૂછ્યું કેટલા વખત ના એક્સપર્ટ થઈ જવા છે ભાગતા રેતી એકદમ ભાગવાની ગણું થઈ જાય ધીમે ધીમે હસ્તે હશે આપણને ચિંતા નહિ થતી એ મોટા મોટું એ થઈ ગયું હવે તો નિરંતર દાદા જ યાદ રહેવા જોઈએ એવું થવું જોઈએ કે એવું થઈ જશે એવું થઈ જશે તમે જોઈએ રહેતો નઈ થોડાક દાદા માં જોયે મજા થઈ ગયું છે ત્યાર પછી ભેગા થઈ જશે કેટલા શહેર થાક લાગે ઉક ના લાગે સાઈડ કર્યો તમે કબર છે